પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ ના માધી તેરસ તારીખ પંદર બે ચોર્યાસી બુધવાર સારંગપુર નું દસમું વચરા શરૂ નમ શ્રી હરિ કૃષ્ણ પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધારાયા પછી જીવા ખાતે દરબારમાં ઉતરાર દ્વાર ઓરડા ની ઓસરીએ ડોલિયા ઉપર વિરાજમાન થયા धारण करीप ब्रह्मपुर सर्वे भगवान धाम से बाह्य दृष्टि कर आत्म दृष्टि कर तो एक दृष्टि चैतन्य विषय भगवान सदा विराजमान देह जीव हो जीव ने विषय भगवान रहा मारो धीव ते शरीर भगवान तो मीवर जीवा पृथक मैं विषय अखंड भगवान विराजमान समझे तो ये सत भगवान अथवा भगवान धामुमात्र અને એવી રીતનો જે સંત હોય છે એવી સમજણ વાળો જે સંત તે તો કૃતાર્થ છે અને જેને આવી સમજણ આવી શકે નહી અને જો તે સંત ના પડ્યો રહે તે સંત નિત્ય પાંચ ખાતડા મારે તો પણ તે અપમાન સહન કરે નહી કોઈ રીતે સંત સમાગમ કરી શકે નહીં તો તેવા જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્તિ તે સંત ને થાય છે તેવી રીતે સંત સમાગમ માં પડ્યો રહે તેને પણ થાય છે ભગવાન બ્રહ્મપુર એમને કરતા હશે ને કરવાની મહેનત મારા ચૈતન વિશે ભગવાન છે કીર્તન ભક્તિ કરો એટલે સંકલ્પ નો થાય ને બંધ થઈ જતા કોઈ ઓળખે ના કોઈ નો હરા હરિભક્ત ને જોઈ એ કઈ કા બરાબર એમ કયા પણ બરાબર હું પાછું એટલે બરાબર ને આખો દાડો રાંધેલું હોય આ બરાબર નથી આ બરાબર ના પણ ખાવાનું કઈ કઈ ભૂખરીએ ભુખવાડીએ લગભગ બધા ભૂખ્યાત છે પણ એ માની તમારે જગત માં કુટુંબ માંથી કોક મરવાનું થાય હોય ગગમે નજીક ના હગા ભેવા થઈ જાય ને નજીક ના અંધ સમય વાલા હતા ભેડા થાય પાણી કલ્યાણ થઈ જાય કલ્યાણ તો થવું હશે તો થશે પણ ખાવાનું હોય તો રોકાઈ જાય સાંભળે ભગવાન સાંભળે ને ઉલટો ભગવાન ભૂલા અરે ઉલટો રોકી દે અને તમારે ઘરે વખાણ બધા ભેગા થઈ ગયા બધા એ પાણી પાણી એટલે વસના ઊભી કરાવવા બધા છે પણ આ જગત માં ઈ ચાલે અવે અંત સમો સુભક્ત જનને સંતોષ મે ભગવાન માં વૃત્તિ હોય અને ઓટલું રડે એટલે આને પાછું એમાં ચોંટવાનું થયું અને જગત અને વાહ વા કે બધા બેડા થઈ ગયા બધા જોઈ લીધા એટલે ઉદાસ કરવાનો ના શ્રાવણ વદી અમાસ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાતર ના દરબાર માં ઉત્તરાયે દ્વારા ઓરડા ની હતા સર્વ શા ને પોતા મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે પુરુષ પ્રયત્ન શાસ્ત્ર માં કહ્યું છે કે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વર ની કરીને કેટલું કામ થાય છે कार ब्रह्मी दृढ़ आत्मनिष्ठा अति परिपक्व हो તો તેને માટે જન્મ છે કૃપા માનવી જ નહીં એક ભગવાન દયા કરે તો થાય આપડે બોલવાની રીતિ થઈ ગઈ છે ભગવાન ની દયા થી થાય સંતો ને કઈ તમે આશીર્વાદ દો એટલે બધું થાય એક બોલવાની રીત જમવા ટાણે જમવા બે હવે ખાવા બેહો દો ખે આમાં દયા માં બેરસાણુ એમાં હોય મોડો બોલે તો ઉતવળો થાય બોલે તો હું બોલાવે અને ભગવાન સંબંધે કઈ કામ કરવું હોય ત્યાં માટે થાય મહારાજ તમે જો મુક્તા સ્વામી ની સાથે વાતો કરી એટલા વાના તો પોતાને કરવાના છે ન પેલું સદગુરુ લુબડું એ સત્પુરુષ લુબડું એ સાધુ આજે સત્સંગ નાખા માટે લુગડા થી સાધુ ને ઓળખે છે સાધુ ના ગુણ થી ઓળખે લુબડા ચાર પગ હોય એટલે ઘોડું બરાબર ચાર સપ્તમ આખા માં સાધુ ને તો આ ભગવું ને કોઈ ને બીજું જ્ઞાન હોય તો દેખાડ એની સામે જ્ઞાન કેવા મારા નાતે બરાબર છે કલ્યાણ દેખાતો હોય તો હવે તો દેખાયું નહીં આ બીજા દેખાતા હતા અને અમે તમને રમકડા આપ્યા છે એટલે તમે રમ્યા કરો એટલે અમે છૂટા કામ કર્યા કરી લુડા ની ઓળખ ઓળખાણ હવે દરબાર ઘોડા લેવા જાય ને ઈડાવી વાળા જોવે નથી ને અહી આ નથી ને સાધું સારું થઈ ગયું અને કેટલા ગરીબ દેવા હોય આપડે કઈ આપડા ભૂજે એટલે વીલર નો છુકો આપણે નોકરી છોકરો હોય એ જો કામ ન કરે તો મારે બે લાગર છે ખેડૂ ને ખેતર વાવું હોય એ બિયારણ બજારે લેવા જાય જોવે નહી એમને એમને લઈ ને આય લેવું દાણા બઉ હરા પેપડા જેવા ઉપાડા નથી ને એમાં કલ્યાણ થઇ જાય અને કા હું કે હાલ એટલે વૂકો તમે તમને કોઈ રોકશે ન રોકી કંઠા કર્યું હોય છે મહેનત કરી છે એને સબાસ કોઈ સાધુ એ નહીં કે ભાઈ આ કીર્તન બોકો આપણે શું કહીએ કઈ કરો કઈ ડાયોર ચોર દુખ લઈ ને બોલે છે સ્વાર્થ કારણ આવડો એની મેળી શીખી ગયે શીખી જાય સાધુ ન શીખવાડે કારણ કે શીખી જાય એવું તો કોઈ ઓળખાવતું હશે એમ નહી મનાવે બોલો પછી શ્રીજી મહારાજે સદગુરુરા મેળવણી કરવી કે ન કરવી કે આપડે દ્રઢ વૈરાગ છે નથી વૈરાગ્ય છે ને સાંભળો <laughs> અને પરિપક્વ હોય તો તેને માથે થી જન્મ મરણ ની નિવૃત્તિ થઈ જાય છે માથે થી ગોતરું તે શાળ પાછી ઉગે નહી કરીને જે ભગવાન ની કૃપા નહીં માગવાની એક મા બાપ રાજી રાજો આશીર્વાદ દેજો એક અને આત્મસતા પામે છે આટલો તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે અને પરમેશ્વર ની કૃપા પણ જે એવો લક્ષણ હોય તે ઉપર જ થાય છે અને જયારે પરમેશ્વર ની કૃપા થાય ત્યારે એ ભગવાન નો એકાંતિક ભક્ત થાય છે અને ભગવાન ના તુલ્ય પણ આ કિર્વાદ દઈ ગયો એટલે પોચી જન્મ મરણ નું ભોજન અમારું હોય પામે છે જેમ ભગવાન શુભ અશુભ કર્મ એ કરીને બંધાતા નથી તેમ લક્ષ્મીજી છે તે ભગવાન ને વિશે ક્યારેક તો લીન થઇ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થતો ભગવાન ની રહે છે સેવા ને પણ જે તમારી માથે તેવા હારા આવી જાય એમાં ઉઘારો નફો દેખાતો હોય હું ફરી પછી આવીશ ખાવા નો હટાવો અને તલ્લીન થઈ જાવ તલ્લીન થઈ જાવ બધા માણસો માં નથી થતા માણસો ગ્રાહક તરીકે આવ્યા અને એમાંથી ડબ કરી લઈએ નથી ન એવું ભગવાન ની મૂર્તિ માં આપડે લીન થાય આવું દીકરો અંતો રોકાણ થઈ ગયા ભગવાન આગ્રહ કરે જાવે તો જવાબ હું દીધો પાછા એમાં હું સાંભળ્યો મારા છે આપડે એવી નિયે કામ આવે તો ભગવાન ભજવાની જરૂર નહી કામ ન આવે કેટલો ખબ છે કોઈ બોલો હોય એમ નહી પણ આપડે તો કઈ આનું આવે રાહ જોતા હોય તો આપડે જીવતા હોય સાચું હશે ખોટું સાધુ પેઢા ચકપારી કરતા હોય ને બેઠા હોય એટલે તરત ફરવાનું ભાવ થાય જુઓ ને તો આપડે કેટલા પાછા છે ને એમાં ભગવાન માં જગત મા પેલા તો જન્મ મરણે રહીત થાય અંજન માયા ગોત્રુ નીકળી ગયું હે યાર પછી ભગવાન ને પાત્ર થાય પાત્ર પછી કર્તવ્ય કરે હા ત્યાર પછી ઉપલ્યા પાંચ ગુણે યુક્ત થાય એટલે જન્મરણ મળે ત્યાં ઉપલું ભોજલ્યું ઉતરી નીકળી ગયું અનાજ દાણા કોઈ વસ્તુ વાવો તો એમાં જીવ છે એ પાંચ સાધને એને ખોતરી ઉઘરી જાય એટલે ઉગે નહી ઉગે નહીં એટલે જન્મ રે થયો પણ ભગવાન માં ચોટે ક્યારે પછી એની કૃપા નિરંજન સામેરંજન એટલે અંજન જે માયા ખોચ્યું છે એ પરમ સામ્યમુ કહી ઊંચામાં હું ચું તો ભગવાન સમાન પણ જેમ નથી બંધા કેમ એ બંધાય બંધાય જેમ એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાજ્ઞાન થાય છે આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે અને પરમેશ્વર ની કૃપા પણ એ લક્ષણ યુક્ત હોય તે ઉપર જ થાય છે આપણે હા તો તમે દયા કરો લાવો આટલું લાવવું આટલું લાવવું આટલું મારે પેલા વચના વતના સામે આવ્યું હોય તો એના એના ધોર માં પડાવી અને પાત ખાત મારે અને એનાથી પછી મુકાય નહી એમાં ખાસ એમાં તરત મરડાઈ જાય એમાં તો સાધન કઈ ન પણ આવું ઝાયું મરડાઈ ને જરાય ને એવો ખાવો જોઈએ ને પણ એ ક્યારે થાય હોય ત્યારે નકરું કઈ સંત ને આ લુગડા ને એનો મહિમા છે એમાં એવું હોય મૂકી ન શકતો દેખાય આવે પરમેશ્વર ની કૃપા પણ આપણે આ બધું ક્યાં ઘટાડીશ ખબર મંદિરોમાં જઈ માન સન્માન નો ઘટાડ્યું શબ્દ વાપરતા આવ્યો માનવ મન થાય કારણ કે આવડું બકરું મોડી બાંધી જાય બાજુ બાંધી આ જોવા તો થાય जय पर भक्तर पर अर्थ है अंजन मे तकी जे रही भगवानपना पावन सी જેમ ભગવાન શક્તિ ભગવાન ભાવ તો રેજ છે પણ જગત વ્યાપાર વર્ગ જગત વ્યાપાર ને એ એક ભેદરે છે અને સ્વામી સેવક ભાવ નો છે ભગવાન તો મુક્ને અનંત ના અનંત ભા છે એને એમ નથી થતો ગુવાના જેવો થઇ ગયો પણ માયા નું બંધન કે આ જગતના કોઈ બંધન ઈ ન કરી શકે જેમ ભગવાન ને બંધન ન કરી શકે એમ મુક્તને પણ દિવ્ય ભોગવન નું દિવ્ય સ્વરૂપ છે એવું આનું પણ દિવ્ય સ્વરૂપ થઈ જાય એટલું તુલ્ય પણ પામે આ જગત વ્યાપાર અને ભગવાન અનંતતા ઈ તો નોખી જ રહે છે અને એટલે સ્વામી જેવો ભાઈ જય શ્રી કૃષ્ણ યમ નાઈ સામ્ય પ્રમુખ હવે પછી અંતર્છોરિય ઓ પછી જે હાર્મોફળ પ્રદાતાનાથી થવાય છે એમ હા તાસ્કો કે એ તેમ દેનો બર આકી દેવેરાનું સમજે છે કેબ તુંયા પાર બર તેમ યાસ્ત્રીય લઘુ ડ ની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ની ક્રિયાતા જ નથી ભગવાન ભગવાન જેટલા આનંદ માં રહે ભગવાન થઇ જાય એક આનો આપે આ એક જ રાખ્યું છે અને જો આપે જા અને જો એમ જોવા બે આ અનિચિ અન્યાય કર્યા વિના રહેજ ન પાંચ સાધન હોય સામી અને માયા ભાવે આત્મસત્તા પણ પામો હોય અને માયા ને તો રહી હોય અને એવું કર્તવ્ય કરે ભગવાન રાજી થાય અને ભગવાન ઉપાસના કરે તો એને પાત્ર એટલે આમ બીજા આ લોક માત્ર માયા નો ભાગ હોય એટલે આવું નીકળી ગયો કોઈ ને થતો જ્ઞાન પ્રભાઈ વ્યાપક થાય પણ સ્વરૂપ ઈશ્વર સ્વરૂપથી વ્યાપક છે છે જે એ જેમ ભગવાન શુભ અશુભ કર્મ કરીને બંધાતા નથી તેમ આ બધા આપણને ભાઈએ છે ના લાગે છે જો કઈ જોતા નહીં તો આવું ગુણ લેવો તો સત્યા નાશ જશે આટલો દેખે તો મારે ભગવાન ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાન ની સેવા માં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે કાયમ ના માટે એની રૂચિ જોઈ ભાવમાં ક્યાંય ન બંધાય ગમે એવો આવરણો હોય તો પણ ઈશ્વર ની પરતંત્ર કાયમ ના માટે એની રૂચિ જોઈ મોટા વડા અમલદારો કે સાય હોય પેહલા પોતાના સ્થાન જે કાયદા નું નિર્માણ હોય એને પેલું જોવેદા વિરુદ્ધ કરી શકું ના જેમ મોટો એમ કાયદા વિરુદ્ધ ન કરે કે લોક ના લાંચ લૂંચપી કરવા જાય તો એ યુપીએ થી બીજા ને બનાવી દે પોતે નોકરી જાય ને આરામ થઇ જાય નીચેલા માણસો ને ફસાવે કામ કરે એના પાસે અભિપ્રાય આપ્યો સમજે છે નથી હાલતું જગત ના વ્યવહાર માય તે ભગવાન ને ઘેરી અંધારું હશે એટલે અમે કોણ મારી ને કહી જાવી જાઉં તમને જ અને તેમ એ ભગવાન નો ભક્ત પણ સ્વતંત્ર થાય છે આવી રીતની જે શામર તે ભગવાન કૃપા તકી આવે છે પછી નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાન ની કૃપા થાય છે अने जो ये अंग मे कई न्यूनता हो तो सी गति महाराज बोला वैराग्य ब्रह्मचर्य श्रद्धा अहिंसा धर्म आत्मनिष्ठा एम कोई अंग मूनता हो भगवान नु अक्षर था તેને તો ન પામે અને એ વિ પામે અથવા વધુ હોય તો દેવલોક ને પામે જે દેવલોક ને ભગવાન ના ધામ આગળ મોક્ષ ધર્મ ને વિશે નરક તુલ્ય કયા છે અને દેવતા મનુષ્ય થાય અને મનુષ્ય વળી દેવતા થાય અનેક જન્મ સંસિદ તત્વિ તે જયારે પૂર્વે કહેવાય એવા જે વૈરાગ્યા લક્ષણ લક્ષણ યુક્ત થાય લક્ષણે યુક્ત થાય ત્યારે જ ત્યારે ભગવાન ની કૃપા પાત્ર થાય અને પછી ભગવાન નો એકાંતિક ભક્ત થઈ ને પામે છે તમારા સગા સંબંધી માં કોક તમારું કયું કરે એવા હોય એની ઉપર રાજી થો થાય પછી અને બઉ દૈવીય છે તમે એવું પાછો નથી તો આપણે કપાટ જ છે ને હું વાલ્યુ બોલાવો પણ એને ખબર નથી પેલા ને તો ખબર એને તો આને ખબર નથી ખબર નથી ખબર લાવવી પડે ને લાવવી પડે જો તમારે એમાં હેત છે વાલું હોય છોકરો જરાક જુવાન થાય અને એના બા જોયા કરે એને શા સંકલ્પ થાય ખબર લાવ્યા ને પણ આવો સર કારણ કે બાપના એ બેઠી છે ભક્ત ને વાલા ભગવાન જો એની પાસે કોક આવે તો ભગવાન આપવા જઈ રસ તમાગવાન આપતા હશે હોય નહી ભજતો હોય તો એ બધું દેખાતું જોઈ માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવા લક્ષ ને અતિશય નિર્વાસ ત્યારે કૃપા નું પાત્રો દીકરો બધે તોડાવી ભગવાન માં તોડાવત્યંતિક મોક્ષ ને પામશે પણ તે વિના તો નહીં જ પામે નહી જ પામે ત્યારે મળે એમ છે કોઠારી સ્વામી કોઠારી સ્વામી કરો ને લાડવા ખાવ મજા કરો પછી નૃસિંહંદ સ્વામી પૂછવો છે આ દેહે કરીને સર્વે કસર કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે મંડે તો આને આ દેહ સર્વે કસર મટી જાય અથવા દેહ પર્ત કસર ના મટી હોય અને અંત સમય જ નિર્વાસનિક થાય અને ભગવાન વિશે અતિશય પ્રીતિ થાય તો અંતે પણ ભગવાન ની કૃપા થાય અને ભગવાન ના ધામ પાટું મોટું કીધું મોટું મોટું ઈ એ મોટા નું ફળ ક્યાંય વર્ષમાં ન રેડું ઘડી રહ્યું હોય અર્ધી ઘડી રહી હોય પાડી રહી હોય કરવાનો વાત ના જો વાત ના જોઈએ કારણ કે બધા પૂછનારા કેવા છે સાંજે બધા નિત્યાન સ્વામી જેવા બધા એના વચ્ચેની આ વાત એને પૂછવાનું આપણા માટે આપણા જેવા જીવો કેમ સારું થાય અને ભગવાન ને વેલો પામે અને જન્મ મૃત્યુ ના ભય બચી જાય એના પ્રશ્ન છે ભાઈ હવે આપડે બચવું હોય તો લેવું ભગવાન વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકારે પણ ભગવાન ની કૃપા થાય ને ભગવાન ના ધામ ને પામે માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમય એક ઘડી મૃત્યુ આવી રહી હોય ત્યારે પણ ખાઈ પીવા થયા પછી મોટા થયા તમે લુગડા લતા પહેરાવો એને જમાડો એને બાંધ પૈસા વાપરવા ના આપો પછી ભણાવો પછી પરણાવો પછી ધંધો શીખવો એમાં નિર્વાસનિકવાનું કેવાયેલા મંદિરે જેવો મંદિરે અભ્યાસ કોને કરેલો કાંઈ કોઈ કરાવતું હોય એથી વધારે શું હવે આ જીવ નો એવા જીવ તો બિચારા ન દીકરી અને ભૂલવણી માલ ભૂલેલો તો છે પણ એને કાંડુ જાલી આમનો કેટલું અણકા અમાચાર પૂછી એમાં તમે કહેશો પાંચ લાખ તો બચ્યા અરે કઈ તો ભગવાન રાજી કરવા જોઈએ ભગવાન જાણે પૈસાથી જ રાજી થતા હશે શું આવ્યું પછી પૂરું થઈ ગયું એટી વચના વ્રતન એવી રીતે સારંગપુર નો અગિયારમો વચના વ્રતન